આજુબાજુ સુગંધી આવે નાનિ આવે તૈયાર પડે કોઈ ઘણા નહીં અત્યારે ઘર પેલા ચાર ચાર પગાર પણ અમુક ખરાબ વિચાર કોક ને દુઃખ ના દેવાય શું કોઈક દુઃખ વિચાર પણ હોય તો પાપ એને ધોઈ નાખવો જોઈએ શું